તારે નક કરવાની ઈચ્છા છે હા નકલ થાય એવું લગતું નથી હા તો એવી વસ્તુ નથી કારણ કે વિકલ્પી થાય નહીં વિકલ્પી પોતે પોતાની શક્તિથી નિર્વિકલ્પી થાય એટલો વિકલ્પ જ વધતા જાય આગળ વધે એટલો વિકલ્પ વધતા જાય પણ નિયમ એવો છે કે અમુક સ્ટેશન આવે જંક્શન સ્ટેશન આવે એટલે એને જ્ઞાની પુરુષ મળી આવે તો અમુક જંક્શન સ્ટેશન આવી રહ્યું એટલે જ્ઞાની પુરુષ મળી આવે એમ નિમિત્ત છે જ્ઞાની પુરુષ પોતે નિર્વિકલ્પી હોય તો તે પદમો બેસાડી શકે બેસાડે મોક્ષું દાન આપવાના છે બે નો સબંધ બંધાયું ગુરુ શિષ્ય નો એને ગુરુ કેવાય એવો કઈ સંબંધ બંધાયો પ્રત્યક્ષ કોઈ મળ્યા નથી કરી પેલો જન્મ થયો વૈષ્ણ માં બ્રહ્મસબંધ તો લગ્ન લાગ્યા પછી લગ્ન છૂટે નામ બ્રહ્મસબંધ કહેવાય કે લગ્ન લાગી સંબંધ ની લગ્ન લાગી જાય કેબન છૂટે થોડો ઘણો સ્ટડી કર્યો પણ વેદાંત પછી પોતે ચાર વેદ પોતે ઇટસેફ બોલ્યા ચાર વેદ પૂરા થાય ત્યારે ઇટસલ્ફ બોલે એટલે એ વેદાંત અને આ જૈનો જૈનોના યોગો છે એ બધા અનુયોગ ને આ વેદાંત બધા એક જ માર્ગ ને આપનારા છે પણ સાધન છે શું છે અને આંગુલ નો નિર્દેશ કરે છે શું કરે છે અહીંથી બોર્ડ વાંચીએ કે સ્ટેશન જવાનો હસ્તો એના જેવું છે એ બધા ને અને એના આરાધનથી આ રિલેટિવને શાંતિ રહે ને કંઈક એમ કરતા કરતા માર્ગ મળી આવે જ્યારે તારે જ્ઞાની પુરુષ મળશે તારો ઉકેલ આવશે મેં ત્યાં સુધી કેમ નિમિત્ત છે નિમિત્ત કોકજી એવાય કરે નહીં કે પોતાની પોતાની સ્વતંત્ર શક્તિથી પ્રાપ્ત થઈ જાય પણ તે પરભવમાં આવડો છોકરો હોય એને પૂછ્યું ભાઈ આ રસ્તો ક્યાં છે એને ગુરુ જ કર્યો કેવાય આપડે એટલે આ બધું ગુરુ વગર તો કશું દુનિયા ચાલે પોતાના જ્ઞાન થયું આ સવાર ના સુરત ના પ્લેટફોર્મ માં કહ્યું સુરત ના પ્લેટફોર્મ પર લખી સ્વયભૂત જ્ઞાન થયું છે સુરત ના સ્ટેશન જ થવું ને આપણે ગુરુ બનાવી છે પોતાની ઈચ્છા થી પોતાના વિદ્યાર્થી પોતાની સમાધિ માંથી કુદરતી ત્યારથી આ જ્ઞાન પ્રગટ થઈ ગયું મારી જોડે મારી જોડે બેઠનારા ને હજુ મોક્ષ નહિ જતો મારી જોડે બેઠો હતો મારી સેવામાં રહેતા ભાઈ નિરંતર મારી સેવામાં રહેતા ને ને આપડા રામકૃષ્ણ પર્મઉ હતા એની સેવા કરવામાં માનવિરું છે જ્ઞાન નહીં થયું લાયકાત વગર તો જ્ઞાન વસ્તુમાં એ જ્ઞાન આપડે તો અહીંયા આગળ વ્યવહાર ચાલે છે ને કે અમુક ને જ્ઞાન મળ્યું અને અમુક ને જ્ઞાન આપે એ બધી ભ્રાંતિ છે બધી ભ્રાંતિ છે જ્ઞાન બે પ્રકાર નું સંસારીક ના થાય એવું અહિંસક જીવનમાં આખા જગત ના સાધુ સં જ્ઞાન કેવાય છે કેવું રિલેટિવ જ્ઞાન એક કૃષ્ણ ભગવાન નું કરતા પણ હું છૂટેલું હતું એટલે નૈષિક બ્રહ્મચારી કેવાયા શું આટલું બધું કર્યું આટલું બધું અલાવ્યું આટલું બધું ફ્રેકચર કર્યું છે આ બધું કર્યું પણ છતાં નૈશિક બ્રહ્મચારી કેવાય કરતા પણ છૂટી ગયેલું કરતા બરોબર જ્ઞાન કેવાય છતાં લોકો પૂછે છે ત્યાં આગળ એક દૈન ના આધાર્યા હતા મને કેમને જ્ઞાન આપો મારા તમને જ્ઞાન કેવી તમે આપી શકીએ તમે તમે એક તો તમારો સૂક્ષ્મ કેફી વાળા છો કેવા છો એટલે હું મહારાજ છું એવું ભાન્યો હોય હવે આ કેફ ક્યારે ઉતરે એ કેફ ઉતરે નહીં અને મારું જ્ઞાન પરિણામ મહારાજ ને કહ્યું કે દારુદ માણસ આવે તો એને ડોલ પાણી જોઈ દઈએ અને દારૂ મને એમ કે સાહેબ મારામાં કઈ બરકત નથી અને મારી પર કૃપા કરો તો અમે કૃપા કરી શકીએ કે જ્ઞાની પુરુષ જાય અમારી ઈચ્છા ધરાવનાર હોવો જોઈએ અને વિનય હોવો જોઈએ પરમ વિનય થી બી છે આવડત બાબત જરૂર નહીં જ્ઞાની પુરુષ અધિકારી તો અધિકારી તો સંસાર માર્ગમાં રિલેટિવ માર્ગ હોય અધિકારી છે ગમે તેવા પાપી સમાસ ને કારે એનું નામ જ્ઞાની શું કહ્યું ભયંકર પાપી એક એક સાથે કસાઈ હોય તેને તારી શકે જોઈએ અધિકારી તો આ સ્ટેન્ડર્ડ માં જોવું પડે આ રિલેટિવર્ગ માં આ રિયલ માર્ગ માં તો કરતા પોતે માલિક નથી પોતે નિમિત્ત ભૂત છે એટલે નિમિત્ત એટલે ખોખું હોય અને ખોખનું રૂપાડું હોય આ બધા ભગવાન એક જ પ્રકાર નો જાત જાત સરવાના બાદ બાકી કુદરત કરી રહેલી છે કોણ કરી રહ્યું કુદરત સરવાર ના બાદ બાકી તમારો નભો એ સરવારો કરાય છે તમારો કુદરત કરી રહ્યું છે કઈ છે અને ગુણાકાર ભાગાકાર આ મનુષ્યો ભ્રાંતિ લોક કરી રહ્યા છે ગુણાકાર ને ભાગાકાર રાતે ઉડી પછી કાકા આવ આવે અગિયાર વાગ્યા છે કાકા સુઈ ગયા પછી વળીને પછી મેં યોજના બાદ બાકી તો નેચરલ એટલે કરી લખે ને તો ગુણાકાર ભાગાકાર પૂર્ણ પૂર્ણ પુરુષોત્તમ એટલે જેને ગુણાકાર કરવાની જરૂર નથી ભાગાકાર કરવાની જરૂર નથી જેને કોઈની પણ હાથ ધરવાની જરૂર નથી કારણ કે જૈન ના સાધુઓ તો કશું લેતા નથી પણ આહાર તો માગવી જ પડે એવું પૂર્ણ પૂર્ણ પુરુષોત્તમ કર્યું આવી કોઈ પુણ્ય ભેગી થઈ જાય સાર બની જાય આ તો અમને અમને લક્ષ્મણ હતું કે આવું પદ મળે અમને તો આવું પદ મળે એવું લક્ષ્મ જ ન મારે બળતા નથી તો તમારે એને શું કેવું સુખમાં નથી મુર્છામાં છે શામાં છે મૂર્થા હું તો આપે વડોપ્રધાન થઈશ એની મૂર્છામાં મૂર્છામાં બધું પડ્યા રે ભાવ કઈ પણ સુખ છે અંદર ઉપાધિ માં હોય કારણ કે આરોપિત ભાવ છે ને છૂટ્યો નથી આરોપિત ભાવ ત્યાં સુધી મેં સાગાત કરે બાવો બાવલી સાધુ સન્યાસી બધા સપડેલા છે આખું વર્લ્ડ સપડેલું છે જૈન ના સાધુ હોય ગમે તેના સાધુ એક પ્રોફેસર સાહેબ હતા તે પચીસ વર્ષ થી કૃષ્ણમૂર્તિ પાછળ ફર્યા કરતા હતા કૃષ્ણમૂર્તિ છે ને એમની પાછળ ફર્યા કરતા હતા પચીસ વર્ષ આખા વર્લ્ડમાં કોઈ સ્ટડી ના કર્યો એટલો સ્ટડી કર્યો એટલે મને ભેગા થયા તમે પચીસ વર્ષ પાછળ ફર્યા એની કમાણી મને તમને દેખાડો પચીસ વર્ષમાં શું કમાયા એવી કમાણી તો કોઈ દેખાતી નથી કે સાંભળ્યું ને છુટકારો થયો તારી પાસે ફરફર કર્યા અમાર શું કમાયા ઇકોઇઝમ હું ફરી ગયો ને મેંભળ્યું मैं कहू पचीस वर्ष पा करता भटको थे बदल पाणीज कर मैं इस बताओ ते स्वतंत्र थ्रे अपने भगवान उपड़ी ने स्वतंत्र थवे शू क्यू મને કેષ્ણમૂર્તિ નો વાત ખોટી છે ને ખોટી નથી એ જે જાણે છે એનું જે સ્ટેન્ડર્ડ છે એ એમને માટે કરેક્ટ છે સાહજિક સાહજિક વસ્તુ છે એટલે એ પોતે સારા માં સારા માણસ છે કામ ના છે અહીંયા આગળ એમનો ચીકણી ના લે લોકો અને જેટલા લે છે એ બધા ઇકો છે જેનો કઈ મગજ નું ઠેકાણું નથી પડતું તો જેને પોતાની મતભેદ પડ્યા કરે છે તારા પોતાની અંદર જાત અંદર મતભેદ પડ્યા કરે છે તો એમાં એક પાછળું થયું ને નકામાં ભટેક ભટક જોવા કરે છે તે પછી મોક્ષ માર્ગ તો કોને હોય પણ લોખંડ ઉપર બનાવટી માં લોકો પૂછે કે અરવિંદ ઘોષ નું આપ શું કહો છો તો મારે કેવું પડે કે અરવિંદ ઘોષ યોગ માર્ગ છે શું છે મોક્ષ માર્ગ નથી સંકલ્પ સિદ્ધિ નો માર્ગ છે યોગ માર્ગ પડે ને એમને જે સંકલ્પિત કર્યું છે કે દિવ્ય ચેતના ઉતરો સંકલ્પિત કરશે પણ મોક્ષ માર્ગ નો પડે ને ત્યાં બધું પોલીસ ત્યાં બધું પોલીસ રામકૃષ્ણ પરમહંસ એ મોક્ષ માર્ગ માં છે અને મોક્ષ થોડા વખત માં મોક્ષ માટે રસ્તા એમને મળી આવવાના આ લોકો ને સમજ પડે ની સાચા પુરુષ સાચા પુરુષ શ્રીમદ રાજચંદ્ર તો જ્ઞાની જ કેવાય એવા સાચા પુરુષો જ્યાં છે ત્યાં ઉકેલ આવે બાકી આ બધું જ્યાં આગળ રામકૃષ્ણ પરમ હું એટલે આખું જુદું ને એટલે એ રીતે ચાલુ આવેલું ક્રમ જ્ઞાની આ વેશે જ્ઞાની પાકેલા નથી આજે આપણા સામે છે મેરેજ પછી ઉભું થયેલું છે આશ્ચર્ય એટલે ક્યારે પણ ના બને એવી વસ્તુ બની એનું નામ આશ્ચર્ય દસ આશ્ચર્ય દસ આશ્ચર્ય વર્લ્ડ માં થઈ ગયું છે દસ લાખ વર્ષમાં અને આ અગિયારમું આશ્ચર્ય કેવાય છે શું કેવાય અગ્યારમુ આશ્ચર્ય એટલે અગિયારમો આશ્ચર્ય પણ ગવાય પૂજા છે અસહ્યતી પૂજા એટલે આમ બોલ બોલ કોઈ જતનું નહિ ભગવું નહી નહિ નહીં કોઈ ભગે લાગે ને બોર્ડ મારેલું હોય દોરવું કે ભગવું બધા ગાડીમાં આપ કોણ છો પેસેન્જર છું પેસેન્જર જ છીએ ને કીધું ગાડી માં પેસેન્જર બસ માં પેસેન્જર જગત માં રાત્રિ માં જઈએ છું એટલે આ મારો ડ્રામેટિક અવતાર છે શું છે ખાલી ડ્રામા જ છે આ તમને લાગે કે આ રિયલ કરે છે આ બધી ડ્રામા જ છે જેમ ભરતું હારી ડ્રામા કરે ને સાચું નથી પણ કરી શકે જ્ઞાની પુરુષ પોતે જ્ઞાન માં જ રે અને હોમ ડિપાર્ટમેન્ટ બહાર નીકળે નહિ ફોરેનમાં ફોરેન માં સુપરફ્લુઅસ રે શું રે સુપર આખું જગત ફોરેન ને હોમ ડિપાર્ટમેન્ટ માની રહ્યું છે શું રહ્યું છે સમજે ને એ તમારું હોમ ડિપાર્ટમેન્ટ નથી ક્ષેત્ર હું કરું છું એવું કે છે હું જાણું છું એનું નામ એ કે છે શું કે છે જાણું છું હું અને કરું છું હવે ખરી રીતે હકીકત છે કે કરનાર બીજી વસ્તુ છે અને જાણનાર બીજી વસ્તુ બે નો મિક્સર પોતે મોડું બગડ્યા ઘરે આખો મોડું બગડેલું હોય સમજો મોડા પર દિવેલ ફરી ભરેલું હોય આપડા આચાર્ય મહારાજ ના મોડા પર દિવેલ આપણે મહારાજ ને પૂછીએ કે મહારાજ કેમ તમારા મોડા પર દિવેલ છે તમે છોકરો છો તક ના માહિતી ઉત્પન્ન થાય તમને સમજાય ને આ જાય કે પોતે હોમ ડિપાર્ટમેન્ટમાં આવી જાય અને ફોરેન ફોરેન ફોરેન ડિપાર્ટમેન્ટ કેવી રીતે ઇન્દિરા છે ને આપડી વડો પ્રધાન બાંગ્લાદેશ ને કઈ વાવાઝોડું આવે છે ત્યારે ફોરેન ના પ્રધાન ને કે છે કે ભાઈ આવજો આપડે કાગળ લખવો પડશે દિલથોજી નો વાવાઝોડા બહુ માણસ મરી ગયું છે આટલી બધી દિલગીરી દર્શાવવામાં લખે છે આપડે ત્યાં આગળ નાટક જોવા જઈએ એમની દિલગીરી એમની દિલગીરી પછી ઓફિસ ટેબલ ઉપર શું કરતા હોય પેલા લખાવતા હોય અમારે અહીંયા બધી પ્રજાને નથી આવતી તમારા માટે બૌ ચિંતા બધા ખાણા પીણા બધા ટેબલ પર પડેલા હોય હા ખાવાનું બધું ઉપલબ્ધ આ શાદી કરવાની માળાઓ પહેરીએ છીએ અમારે અમને સારું લાગતું હશે જ્ઞાની પુરુષ ના કોઈ ચીજ જેને જૈતી ના હોય કોઈ ચીજ ના જેને ભીખ ના હોય ભણી અથવા કોઈ ચીજ ઉપર તિરસ્કાર પણ ના હોય કિંચિત માત્ર તિરસ્કાર ના હોય પણ આ બધા કરવું કિંચિત માત્ર રાગ નહીં કિંચિત માત્ર દ્વેષ નહીં એ વિતરાગ ઉત્પન્ન થઈ કૃષ્ણ ભગવાને એક કહ્યું કે આ જે વેદો ત્રિગુણાત્મક છે કે છે શું કે છે આગળ જાણવા જેવું છે કે છે એટલે બધા શાસ્ત્રો ત્રિગુણાત્મક છે કેવા છે આમાંથી સાત્વિક ગુણો પર લઈ જાય ની સાત્વિક ગુણો પર લઈ જાય પણ સાચી જામ કરી લેવાનું છે હું પોતે ઇન્ડિપેન્ડન્ટ થયેલો છું અને આ મહાજમ ઇન્ડિપેન્ડન્ટ પણ હું આપું છું કારણ કે બધા ને જરૂર હોય ને કોને જરૂર ના હોય આ જરૂર કોને ના હોય બધાને બધા ગુપ્ત રાખવું પડ્યું છે એટલે શું થયું છે કે આને પબ્લિસીટી નથી કરતા કોઈ જ અનાયાસ માર્ગ છે અનાયાસ માર્ગ ની અને સત્યાવીસો જ ને જ્ઞાન આપેલું છે આમ પણ તે નો લો કયો હા ભાઈ આવું રીતે બેઠા છે તેનો વાંધો ના હોય કોઈ આમ બેમ ફાવે તેમ બેસે તેનો વાંધો ના હોય પેલો ઉઠી ને જાય તો એમાં તો આવેલું અહી તો ઈજી ઇજી બેસો જેમ તમને અનુકૂળ આવે બેસો લો છે કે ચવો પડે એના કરતા જેમ આવે આ કાળ ના ને માં શું છત રહી છે મેં નથી આ છે તે કંટ્રોલ નો અનાજ થઈ થઈ ને તશા થઈ ભેગો થયો કામ જ થઈ ગયું સત્યુગ માં સત્યુગ માં મહેનત કરીને મળી જાય તો કશું ભળે નઈ અને આ કલિયુગ અમને ભેગો થયો कारण आप शास्त्रो आखा जगत न शास्त्रो धारण करे तो धर्म उत्पन्न शुभ कहवा धर्म तरह निकलवात थे शुभ मरम निकल शुरुआत थाना ये मरम सौ टका पूरा थाय तरह ज्ञानार्क निकल शुरू थाय ज्ञानार्क तो आ सीधे हूँ ज्ञानार्क आपी दूस जो अमेर धर्म उत्पन्न थे आयू को वाँचे आगलू भूलते जाए बाथलू आग में वाँचते जाए बरगत क्या है पाथलू भूलता जाए आगते जाए धारण करने की शक्ति नहीं બધું ફ્રેક્ટલાક જ્ઞાની પુરુષ અત્યારે બધા એટલી બધી જબરજસ્ત લઈને આવ્યા છે કે જ્ઞાની પુરુષ કશું કશું ના આવડે દર પાર હવે અમા અધિકારી શું જોવાના હોય દારૂ ના પીતો હોય તેના અધિકારી ગણ દારૂ નું ભગવાને શું કહ્યું સાહેબ આ છોકરો છે તે દારૂ નથી પીતો એક બ્રાહ્મણ ને બે છોકરા હતા એક ત્રણ વર્ષ નો અને બીજો દોહ વર્ષ હતો અને એ બ્રાહ્મણ ને બ્રાહ્મણી બે મરી ગયા દાખલો કરેગા થઈને વિચાર કર્યો કે આ છોકરાઓ નું શું થાય બિચારા મા બાપ મરી ગયા હવે ત્રણ વર્ગનો છોકરો દોઢ વર્ગ નો છોકરો એનું રક્ષણ તો કરવું જ રહે નહી એટલે એક રજપૂત ને છોકરો નતો એ કહેશે એક છોકરો તો હું લઈ રહીશ કે હાથ રહીશ કે અને બીજો થઈ કોઈ લેતું નતું દોડવર્ને તે પછી એક હરિજન કે છે સાહેબ મારાથી કહેવાય નહીં પણ મને આપો તો હું આપીશ કે તું હા એટલે ગામ લોકોએ બે છોકરા હાંપી દીધા એક હરિજને ફાંપ્યો એક રસપૂતને અને રસપૂત સુંદર વૈષ્ણવ ધર્મ પાડતો હતો દારૂને અડે ને ગાને વૈષ્ણવ ધર્મ પાડતો એટલે ત્યાં એક છોકરો છે તે મોટો ત્યાં થવા માંડ્યો બ્રાહ્મણનો અને એક છોકરો આમ હરિજન અમારાથી દારૂ રડાય નહીં અમારાથી દારૂ પીવાય નહીં પેલો છોકરો શું કે છે અમે દારૂ ગારીએ ખરા ને પીએ ખરાજન ત્યાં રહી લો આ બે બ્રાહ્મણના છોકરા હતા પણ એમને પાણી મળ્યું જુદી જુદી સંસ્કાર જુદી જુદી જાતના મર્યા એ બે બહુ ભારે મતભેદમાં પડી ગયા પેલો કે મારાથી અડાય નહીં એનું નામ પણ ના રહેવાય હવે ભગવાન ભગવાનને પૂછવામાં આવે અહીંયા કે ન્યાય કે ભગવાન આમાં આ બે કોનો મોક્ષ વહેલો થ વહેલો થશે મોક્ષ ની ક્રિયા કોઈ કરતા નથી દેવગણ દારૂ નો અહંકાર કરે છે અને દેવ અહંકારી છે અમારે કામ નાના મારે મોક્ષ ને માટે તો નિરહંકારી કામ છે શું કે છે આ નથી પીતો એને ભૌતિક સુખો બલસી અને આ પીઓ છે એટલે કોઈ વસ્તુ જોવાનું માં આવતી નથી એનામાં વિનય ગુણ ઉત્પન્ન થવો જોઈએ કે સાહેબ હું કશું જાણતો નથી અને મારો કઈ ઉકેલ લાવી એટલો વિનય ઉત્પન્ન થવો જોઈએ જો તું એક માણસ મને કહે છે કે હું બધો વિનય કરવા તૈયાર છું આપણી પાસે પણ હું જાણું છું મારાથી કેમ છોડી દેવાય કે તાર મારે એમને પૂછવું પડ્યું કે તમે આ પુસ્તકો લખો છો એટલે તમારા મનમાં એમ થયું કે આ બધું જાણું છું થિયરી થિસીસ લખેલીઓ ભાઈ એટલે મનમાં એમ થયું કે હું જાણું છું આ ધર્મ સંબંધી બધું તાર મારે એમને કહેવું પડ્યું કે જાણ્યું કોનું નામ કહેવાય કે ઠોકર ના વાગે તેનું નામ આ તો ધોરે દરેક ઠોકરો ખાવ છો અને પાછું કે શું જાણું છું જાણ્યું એટલે પ્રકાશ કહેવાય પ્રકાશ એટલે ઠોકર ના લાગે ત્યારે ઠોકર ના લાગે એમ જાણી આ તો રાત દાર ઠોકરો ખાયા કરો છો પ્યાલા ફૂટી જાય છે તો કડાપો થાય છે શું થાય છે મહી પ્યાલા ફૂટ્યા હોય અહીં ફક્ત હંભળાયા નું જ્ઞાન થયેલું હોય તે પહેલા તો મહી આત્મા ફૂટી ગયેલો હોય જાણી કેમ કેવાયું જાણી તો એનું નામ કહેવાય વાગે સરસ બોલે એટલે મેં એમને કહ્યું મેં તમારું જાણેલું એ બધું કામ લાગશે નહીં તમને કામ લાગે એવું જ્ઞાન જાણો છતાં એમના મનમાં એમ થયું કે ના હજુ મને થોડો વખત ટેસ્ટ લેવા દો એટલે મેં કહ્યું ઘેર રેશમિતા ધ લાઈન ખુલી જજો અને જયારે તમને જમ્પ ના કરે તો અહીંયા આવજો પાછા સરસ પછી ફરી વાર કયા હતા કે મને કડાપો અજંકો થયા જ કરે છે તારો ગાડાનો ફળ કડાપો અજંપો ના હોય કડાપો ના હોય ને અજંકો ના પોતાનું ઘર બળતું હોય ને તો ઇમોશનલ થયા સિવાય પાણીની ડોલ રેડી આવે શું કરે ઇમોશનલ થયા સિવાય પાણીની ડોલ રેડી આવે જેમ પારકાનું ઘરમાં આપણે પાણી ડોલ રેડવા ભાવેડી આવે ઘર છે આજે આપણે એ વેચી દીધું ને કાલે આપડે જરાયે આવશે કે મારું ઘર બધું ચાલુ મેં તો વેચાય કે હા પણ વેચેલું તો સર્વ માન્ય જ છે આ વેચ્યું લેનારો લીધું એટલે એ વસ્તુ હકીકત છે પણ આ હકીકત ના હોય ને માનેલું બહુ માનેલું રે નહીં કશું માનેલું જ્ઞાન રે નહી એ પેલા ફૂટે આત્મા જોડે હું ફૂટી જાય અમને પકડવા છે એમનો ગુનો થયા તો અમે કઈ આવો આવો બેસો કોઈ પણ સ્થિતિ ઇમોશનલ ના કરે એનું નામ જ્ઞાન જીવાત છે એનો દોસ્ત બે હશે પછી પોતાનો જીવાત બધી આખી ભરેલી ઇમોશનલ થવાથી મરી જાય ને જ્ઞાની પુરુષ ઇમોશનલ થાય જ નહીં ને તમારા ઇન્કમ ટેક્સ દ્વારા એક રકમ ને લઈને ખાતે આ રકમ છે એ મને શંકાસ્પદ લાગે છે એટલે મેં ચાર પાંચ હજાર રૂપિયા વધારા છોડી દીધા વેરાના ટેક્સના એટલે વકીલ કે છે અમારો વકીલ કે છે કે સાહેબ આ તો દર્શન કરવા દેવા પુરુષ જ્ઞાની પુરુષ છે અમે દર્શન કરવા જઈએ છીએ તમારું ખોટું છે તમારું આ તમારું આ જે માંગણી છે ને એમાં સ્વાર્થ રહેલો છે શું કહ્યું અને સાહેબ કે છે નિઃાર્થથી કે છે કે હું આ કરી અને હું તાર દર્શન કરવા કારણ કે સાહેબ બિચારો એને પોતાની સત્તામાં નથી એ ભમેડામાં આખું જગત ભમેડામાં પોતે જયારે પુરુષ થાય પ્રકૃતિ પુરુષ આ પ્રકૃતિ સ્વરૂપ છે જગત આખું અને પોતે પુરુષ થાય ત્યાર પછી પુરુષાર્થ ને પરાક્રમ છે ત્યાં સુધી પુરુષાર્થ પણ ઉત્પન્ન થતો હોય નથી જ્ઞાની પુરુષ પોતે પુરુષ કરે ત્યારે પુરુષાર્થ ઉત્પન્ન થાય અને પુરસાર થયો ત્યાંથી મોક્ષ ની સર ત્યાં સુધી તો કર્યું અને ના ગમતું કરાવે મને આ ભગવાને કર્યું નફો આવ્યો હું કમાયો ખોટ ગયું થાય ભગવાન ગ્રહો મારા રાશિ છે નહીં તો મારે ગોળી લાવ્યો છે એના પગલા ખરાબ છે પોતાની ભૂલ એક દેખાતી નથી આગળ સુરત માં શીખ્યા તમારા ભૂલ ખરી છે તે પાછો હશે કે છે નિરંતર આરોપી ભાવમાં છે એ તો બધું પઝલ ધી વર્લ્ડ ઇઝ ધી પજ છે કેવું ચાલ્યા કરે અને તે પાછું નિયમ ના પ્રજા મા બાપ ડેરાય ડેરાય કરે એ જમરા આયા સુ જશે જમરા સુ એટલે આ પ્રજા ભડકે ભડકા પ્રજા અને પાછા જમરા ના ભૂતગાલે નામનું એવું કયું જનાવર છે કે આટલું બધું વર્લ્ડ ને પચવી રહ્યું આ બધા જમરા નામ નો ચિત્ર છે એ જી કરેક્ટર રોંગ તપાસ તો કરવી એટલે આખું વર્લ્ડ ફેદી જોયું માણસ મરી જાય એટલે લેવા આવે તો પછી યમરાજા ઉપરી હોવા જોઈએ ફરી એના ઉપરી હોવા જોઈએ તો તો ભગવાન ઓફિસો બધી બહુ મોટી હોવી જોઈએ તો ભગવાન ની નું શું થયું અને ઘણા સાસુ કઈ મરવા દે જ ભગવાન નિયમરાજ છે શું છે યમરાજ નથી પણ નિયમ રાત છે શું છે આ નિયમરાજ લઈ જાય છે નિયમ રાત છે જનાવર નથી આવ્યા એટલે ભળકી ગયેલી પ્રજાને જયારે આ જ્ઞાન આપીએ છીએ સુરત ના સ્ટેશન પર એને શબ્દો માં વર્ણવી શકશો શું અનુભૂતિ થઈ એમની તે વખતે એ જે કઈક અમને અનુભવ અનુભવ્યું અનુભવ જગદીશભાઈ જગદીશભાઈ જોશી એમનું પૂછવું છે કે સુરત સ્ટેશને આપને જે અનુભવ થયો હતો તે અનુભવ શબ્દોમાં કઈ કહી શકો અને અનુભવ થયો પદ માં જુદા હતા અનુભવ હતો તે પદ છૂટી ગયો અને સ્વાનુભવ પદ માં શું થયું સ્વાનુભવ પદ આ સંસારી અનુભવ એટલે હું ઈશ્વર ભાઈ છું એ અનુભવ છૂટી ગયો એ ગોઈ અનુભવ છૂટી ગયો અને સ્વાનુભવિઝમ નથી પોતાના કોણ છે શા માટે ભેગા છે શું હેતુ છે બધું જ્ઞાની પુરુષ ને દર્શન માં આવી જાય બધું સમજાય જાય બધું સમજાવે કયો અનુભવ હતો વર્લ્ડ દર્શન માં દેખાય આખું વર્લ્ડ ને કેવી રીતે ક્રિયા ચાલી રહી છે કોણ ફેલાવે છે બધું એ દેવ લોકો શું છે પાસા લોકો શું છે આ રસ્તા મધ્ય કોણ એટલું છે કે આ જ્ઞાન અમે જે આપીએ અનંતવતાર ની ખોટ કાઢવાની છે શું કહ્યું હવે તમે એવા કર્મો લઈ રહ્યા છો મારી પાસે પડી રહ્યો ને તો તમને બોલાવા આવે બોલાવા આવે એ તો પાછું કરો કરો એટલે તમારે એક એક શબ્દ મારો જે છે ને શબ્દ ને વર્ગી રહેવું પડશે કારણ કે આનંદ હોતા ની ખોટ ભાગવાની છે ત્યાં આગળ બેફામ પણ ન ચાલે શું કહ્યું સર એટલી જાગૃતિ રાખી છે અને બીજું અમને દસ પંદર એક મહિને અમને અમારે ત્યાં દર્શન કરવા માટેનો પોળ અંજી જવો જોઈએ અમે બે કલાક કલાક દોઢ કલાક માં આપીએ બેઝિક આપીએ પણ આપેલું મારી પાસે આપવું જોઈએ બેઝિક સમજાવી પૂરે બેઝિક અમને તમે આપી દઈએ તમારું કામ અત્યારે ચાલુ થાય ભ્રાંતિ જાય તમારી ભજન ભજન છે